પડે તો ઉભો થશે કોઈ ને ના થયું તમારે ભાઈ ક્યાંથી આવ્યો હિસાબ છે હિસાબ ભેગા કરી આપશે પુણ્ય નો ઉદય હોય તર કોઈ મળે કે આવો આવો આવો મારે ફૂલ ચડવા સમય શું પ્રયાસ થયા હવે બહાર જશો કોઈક તમે તમે શું કેશો મારું નામ ગીરી તમે સંભેર બાબુ જમશે ગું બિચારો કે આ શું થઈ ગયું અમને થયું એટલે તમે આ ભગવાન ની ભાષા માં શુદ્ધ આત્મા ભ્રાંતિ વાળી ભાષા છે કે આપડે એ ભાષામાં તમારે કેવું ગીરી શું અને આ ભગવાન ની રિયલ ભાષા છે શુદ્ધ ભાષા છે કઈ ભાષા છે આ વર્લ્ડ ઇઝ ધી પધલ ઇઝ સેલ્ફ વેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીઝ પધલ વન રિલેટિવ આત્મા ડિસિઝન કર્યું તો આ ડિસિઝન આવ્યું કે બાય રિલેટિવસ બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર શુદ્ધ આત્મા અત્યારે જો ધ રીઅલ ને રિલેટિવમાં ગિરિતત્વ એ ધારતું એ બાન ખોટું હતું સમજી ગયા ને બાય રિલેટિવ યુ આર ગ્રેસ એન્ડ બાય ધેર યુ फाइंड યુ આર સુતા બાય રિલેટિવ યુ આર Son of your father you are of your father's friend father સમજી ગયા ને એન્ડ બાય ધ રીઅલ યુ फाइंड यू आर સુતા સમજી ગયા હા અને રિયલવી પોઈન્ટ થી એ શું છે લોકો ગાય છે દેખાશે ગી હમણાં છે અને રિયલવી પોઈન્ટ અંદર દેખાશે એટલું દેખાશે એટલે આપડે નો અભ્યાસ કરવો જોઈએ પેલો હેન્ડલ માર્યો ને કચિયારી જશે પેલો હેન્ડલ મારવો પડે શરૂઆતમાં અંદાજી નો આવડો અભ્યાસ છે ને હેન્ડલ મારવો પડે ચલો મારવાનો ને એટલે હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું હવે જો આજ્ઞામાં રહે તો વર્લ્ડમાં ડિપ્રેશનમાં લાવી શકે નહીં કોઈ જાતનું તમને દુખ અડે અને સંસાર સરસ ચાલે અને પછી આદર્શ ચાલે સંસાર લોકો ના જેવા અનફિટ ને વાત સમજાયું તમને આ you are about the major -ja. bye relative view point you are ratilal bye real view point you are sudhatma bye relative view point you are father occupation you are husband of your wife you are son of your father bye relative view point and bye real view point you are sudhatma this is the correct solution so understood you know? <laughs> પાંચ આજ્ઞામાં આપવા માંગુ છે આ બે આગામાં વર્તવા માંગે નાખીએ અત્યારથી આ વાંક બધું રિલેટી દેખાશે અને અંદર ની વાંખે બધું રિયલ દેખાશે અત્યાર બધું એક જ વાંક થી દ્રષ્ટિ જોયું તેથી આ બેઠા અમારી વિજ્ઞાન છે આ તો આમાં કોઈ ફેરફાર ના થઈ શકે આ તો સિદ્ધાંતિક વિજ્ઞાન એટલે વિરોધાભાસ પણ ના હોય એક સંદેશ બીજું વાક્ય કયા કયા બે વાક્ય આપ્યા રતિલાલ બે આજ્ઞા કઈ કઈ આપી રિયલ વી પોઈન્ટ આ બે દ્રષ્ટિ રિલેટિવ હા તીજી આપું છું અત્યાર સુધી કોણ કમાતું તું કોણ ચલાવતું તા બધો સંસાર બધો તમારા ઘરનો તમે ચલાવતા ખરેખર કોઈ ચલાવતું છે નહિ આ તો ઈગોઈજે ખાલી શું છે આ તો ઈટ હેપન બધું થઈ રહ્યું છે તેને હું કે છે હું ચલાવ એટલું જ છે તમને અંજાય માં એટલે આ કોણ ચલાવે છે એ તમને કઈ આપું લોકો દસ લાખ રૂપિયા કમાય કર્યા કરે હું કમાયો કરે અને બે ત્રણ શું થયું કે ભગવાન રૂાસ મારી પર આવું બોલે બોલે ને ના બોલે ઇન્ડિયનો શું ના બોલે ઇન્ડિયાનો જાત જાત તો ભગવાન આરોપો આપે બીજા બધા ફોલ વાળા આવું ના કરે ભગવાન ઋજાશ્રી બોલે સારા પ્રાર્થ નો દોષાય તો ગ્રહ શું કરે ગણી ને અને એક માણસ એટલે બોલ્યો કે મારા નાના છોકરા જે વહુ હતી મનુભી એમના તરત ના લો કેવા હોય તે બધું ના જોડે બધું એટલે આ કોણ ચલાવે છે તમને કઈ દઉં સાયન્ટિફિક્ એવી છું અને તમને જાત શક્તિ છે વ્યવસ્થિત શક્તિ એટલે તારા અનારિકા વ્યવસ્થિત ડિઝાઇનમાં જે ટાઈમે જે હોય ને તે ડિઝાઇનમાં બધું રાખે છે આ બધું વ્યવસ્થિત જ રાખે છે એ વ્યવસ્થિત શક્તિ એ ચલાવી રહી છે આ દુનિયા ચલાવે છે બધું કોમ્પિટિટિવ છે કોમ્પ્યુટર હોય તેના જેવું છે આ કોમ્પ્યુટરમાં શી રીતે કોમ્પ્યુટર ચાલે છે કોમ્પ્યુટરમાં અહીં જે તમે મનમાં ખરાબ વિચાર આવ્યો કે આ માણસને નુકસાન કરવું છે વિચાર ખરાબ આવ્યો એ થતા આગળ કોમ્પ્યુટરમાં જાય સારો અને પછી એ ફળ આપે બધું શું થાય એટલે ફીડ રૂપે ફીડ રૂપે કોમ્પ્યુટર માં જાય અને પછી ફળ આપે કોમ્પ્યુટર કોમ્પ્યુટર છે ચેતન નથી એમાં એટલે દીવલ ઈટ થાય એટલે આ વ્યવહાર થી શક્તિ કરાયેલી છે તમારું કોણ ચલાવશે હા તમારે ચલાવું નહીં પડે ત્યારે વ્યવસ્થિત ચલાવતી હતી પણ તમે જેમ કરતા રહીટલું બરાબર ને રુદ્ધાત્મા થઈ ગયા થઈ ગયા રતીલાલ નું કોણ ચલાવશે રતિલાલ પ્રેરણા કરશે વ્યવસ્થિત આધાર બતાવ્યા કરશે તમારે શું કરવાનું તાર રલાલ નું મન શું કર્યું છે બુદ્ધિ શું કર્યું અંદાજ શું કર્યો છે બધું વ્યક્સ કરવાનું તમારે મને હું દાખલો આપું વ્યવસ્થિત શક્તિ નો દાખલો આપવો એક બે આ જાણે કાચ નો ત્યાં હોય મારી પાસે કાચનો હોય તો હું આમ લઈને જતો હોઉં અને મારા આસમસો એટલે મેં પ્રયત્ન કર્યો પણ હોટલ વાળો તો એવું કે તમે જ બીજો કોઈ હતું આગળ એવું કે હોટલવાનું જેવું દેખાયું જ બોલે ને એટલે જગત ના લોકો જેવું દેખાયું બોલે ને બીજું કોઈ હતું નહીં તમે તોડે છે એટલે આપણે એને બે ડોલર આપી દેવાના શું કહ્યું વ્યવસ્થિત કેવાય નહી કારણ કે જાણતો નથી બિચારો અને બધા છૂટી ગયા એટલે આપણે એમને કેવાનું દ નથી ને ભાઈ કારણ આપણે જાણીએ છીએ કે એને નહીં તોડ્યા વ્યક્તિ તોડે છે એટલે આપણે જાણીએ છીએ એટલે બોલીએ આપડા નોકર ને સારું લાગે કે આ સેટ બઉ સારા માણસ છે એવું તો કઈ દે બીજા છોકરું નીચે ઠેંકીત કેસે એટલે દુરુપયોગ કરે એનો સમજ કરોકરા શું કેવું આવું હુડઘુડ ના ચાલે આશ્ચર્ય ને ચાલતી ચેતવણી આપતી સમજ કર આપડે જાણીએ વ્યવસ્થિત કરી પણ એટલે આ ક્યાંથી કેમ કે આત્મ પ્યારો ફોડ્યો વ્યવસ્થિત એવું ગુજરાત ન પહેલા પડી રાખ્યો આપણા લોકો એક ડઝન કપડા ખાતું લાવે ને તે સાત પેઢી સુધી ચલાવે ચલાવે ભાગે નઈ ને તો એટલે કારખાના વાળા ચાલવા જ ના જાય ને કારખાના કારખાના વાળી અમેરિકન જેવા લોકો છે અમેરિકન જેવા લોકો છે ધ્યાન નાખી દીધું ના નાખી દે એ તો ધોઈ કરીને રાખી દેખાય ને એટલે એટલે વ્યવસ્થિત શક્તિ તોડફાડ કરી નાખે છે મીરો ચારે જ નઈ ને એટલે વ્યવસ્થિત શક્તિ તોડફાડ કરે છે અને સપ્લાય કોણ કરે છે એની સપ્લાય કરે છે એટલે તમારી કઈ ઉપાધિ નહીં ને તમારે કોઈ શક્તિ ઉપાધિ નહી તમારે જ્ઞાતા થતા કરવાનું દાખલો સમજો પડ્યો બીજો દાખલો આપો બેંક માં ગયા અને ગજા બસો ડોલર પડ્યા છે અને બેંક માંથી બીજા ડોલર લીધા આપણે બેંક લઈને આવતા હોઈએ જમાતી વાટેલા મરચા લે ને તોે અને કાપી લઈ જાય આપડે કેવું વ્યવસ્થિત કાપી ગયું કોણ દીધું વ્યવસ્થિત આજ આપડે પકડાયા ચલો પકડાશે ગુનેગાર એ હજુ અત્યારે ખાતો છે બાજુ ભાઈ ને એટલે આ રહસ્ય જ્ઞાન ના છે આ પ્રાંતિ નું જ્ઞાન તો બાર ઉઘાડું પડેલું છે ચલો ચોર એને ગુનેગાર કરે છે ખોટી વાત છે એ બધી સાહેબ ને કે તે કદું બોર રહ્યું છે ને જોવા ગુનાગાર નથી ત્યાર પર ગુનો આરોપ કરવામાં આવ્યો